હું આખડું પાદરી માણું જોતો નથી કારણ કે પોતે પોતે ગુનેગાર છે માટે મૂર્તિ છે નિયમ જેવો છે નિયમ જેવો પાદરી પાસે જઈને કરવા जा है, है, नहीं जाए। नियम जाए है के पड़दे क्या राखे कारण गुन्दरी गुना मैं પછી ખસેડી કબૂલ કરે પાદરી પડદો ખસેડી અને પાણી આપે પછી પછી માફ થઈ જાય એટલે માણસ મૂર્તિ પણ એ કન્સે કરે ના આપડે સાથે આપણે કરીએ છીએ માણસ પાસે કરવું જોઈએ પણ આપણા ધર્મ માં એવી રીતિ નથી ધર્મ કબૂલ હોય કોની આગળ ગુનો કબૂલ કરવો કોની આગળ ગુનો કબૂલ કરવો માણસ આગળ ભગવાન આગળ કરેલા ગયો પણ આજે ધર્મગુરુ જો ભૂલો કર્યો ખરી જોતા તો શું લેવાય છે કે ભાઈ પત્તા હોય એ રીતના ધરવું સ્વાગત ની ચવાળી પડે જે માણસ અંતર થી પત્તાઓ કરે પણ એવું આપડા કોઈ ગુરુ એ ધર્મગુરુ એ કહ્યું નથી એમ ધર્મગુરુ એવું કશું કહ્યું નથી એમ કે આવ્યું છે એમ હે આપડે તો કન્ફેશન ક્યાં છે નાના નાના પશ્ચા રીત ચાપડી અનાધી રીત ચાપડી એ તો ખંદુ કરે છે રૂબરૂમાં મોડા મોડેગી કરે છે કરવા માટે એમને અગ્નિ પ્રવેશ કર્યો માણસ કંકર્સ કરવા તો તૈયાર છે ક્યાં કંકજ કર્યું એ નથી બરાબર કરવા તૈયાર છે પણ ક્યાં કન્ફેસ્ટ બધા મોટી મોટી મોટા બધા માણસે નાખું અને પછી એક આગળ પાછળ કઉ છુ મહિના સુધી બસ પછી બહાર બધ મારી પાસે અહિયા કઈ એવો પ્રશ્ન થાય છે કે માફ કરનાર કોઈ ત્રીજી વ્યક્તિ છે હા થર્ડ પર્સન છે આ બા માફ <laughs> કરે અંદર છે અલગ છે તો એ ચૌદ હું દર્શક ને ભગવાની આથી આથી ઊી ની હાજરી માં સમાધી રહ્યું પણ જતા હું ભગવાન વ્યક્ત થનારો છે જેને જે ભગત ને વસ થયો તે ભગત એકાકાર ધાતુ વિરા એકાકાર કેટલા છે ધાતુ ગળાશ છે લાગતા નથી આ બધા કરી શકે મારી વાત મેં તો કઈ કરી શકે પોતાનું આખું ઘટાંત નામ ગોમ બધું સાથે છોકરાઓ આ રીતે બધું જ કમ્પ્લેટ તો આ ગુના માફ ના ફાયદો મૂકી દેતા કભિ માં આજ ઉપર નીકળી ને ગુના મારી જો કર્મ જો નાશ થઇ જતા હોય તો કર્મ ફળ ના મળે કર્મ જો નાશ થઇ જતા હોય આ પ્રમાણે તમે કર્મ નું ફળ ના મળે ના મળે ના મળે જય જય એજ કર્મ ના નિયમ માં આ જે ગુના થયેલા ગુના કરે ને રજૂ કર્યા રજૂઆત કરી શું કર્યું સંપૂર્ણ એટલે એ દેશો થી રજૂઆત કરતા ની હશે આ દોષો છે દોસો સે, મને ગમતા નથી એવું કે પછી એનું જે રિએક્શન ફળાવવું જોઈએ ભગવાન ભગવાન અને બીજા શબ્દ માં કરી શકીએ કરતા ભાઈ કરતા ભાઈ તમારો ભાગતો નથી ભાગવાની શક્તિ અમારા ના ભાગ્યા એની ઈચ્છા ના ભાગે એની ઈચ્છા ના ભાગે આ ભગવાન નીકલ્પ જગત રેતા થયું હોય તો એ ભગવાન નું એ સ્વીકાર શું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 મહેનત બી કરવું નેતા મન છે ને એજ છે ને ગીતા હોય ને ગુના બધા માફ થઈ જાય છે ભગવાન પડે અમે જ્ઞાની ભૂત કરી જ્ઞાનીઓ પાપો ને ભક્મીભૂત કરી નાખે છે શું કે છે મોટો ભાઈ નાના દબાવી છે એનો અર્થ નાન થાય તો મારા પાક મારા જ્ઞાન થાય બીજા એના જ્ઞાન થી મારા કર્મો મારા પાપ નષ્ટ ના પામે ભગવાન એવું કહ્યું છે ભગવાન કિતાબે એવું કહ્યું છે જ્ઞાનીઓ જ્ઞાના બીજા નો પાપ કરે તમને પોતા ના થયું હોય તો જ્ઞાનીઓની શું છે ગોટો ભાઈ નાશ કરે છે જ્ઞાની જો બીજા ના પાપ ન કરી શકાય છે ના પાદરી પ્રશ્ન પ્રધાન કહેવાય કોઈ જીજ્ઞાસજ્ઞાસ કોઈ કરી શકાય ને જ્ઞાની પુર શકાય બરોબર જ્ઞાનીપુર જ્ઞાનાગ્ન એટલે જ્ઞાનાજ્ઞ તમારી પાસે પકડાવે શું કરે તમારી પાસે જ્ઞાન બોલાવડાવે શું બોલાવડાવે તમારી પાસે જ્ઞાન બોલાવે એટલે તમારા પાપ નાશ થાય તમે ન બોલો ત્યારે ના થાય સત્યાય હું તો ના થાય તમારા પાપ નાશ ના થાય તમે જયારે જ્ઞાન જ્ઞાન બોલો જ્ઞાન ચાલ નાશ થાય જ્ઞાન આજ ની ઉત્પન્ન નાશ થાય પાપે પીવું સ્વીટ એટલે કીધું ને અમે તો એ આ ભગવાન જે પ્રગટ થાય છે ક્યારે ચિંતા થાય બોલે ચિંતા ક્યારે જાય યોગ ક્ષેત્ર થાય પેલા ઘણી થતી હતી આખો દિવસ નિરંતર થાય બઉ ચિંતા થતી હતી અત્યારે કેમ એ બદલાઈ ગઈ એ ખબર શું કર્યું કૃષ્ણ ભગવાન જે કાર્ય કરી ગયા તે કાર્ય અત્યારે પણ આ ભગવાન કરી રહ્યા સમજાવી શું પછી આ દેવદા જે મંદિર માં આવ્યા હતા શું બોલું લડા ગોફુર દી સોમન એ સોલ ને છકરાયો મેરા ગોફુર દી સંજોરાйно રેદય કમલ હું છું સંજોરાйно રેદય કમલ હું છું જાતી ભઈ બોલે દે ગોફુર દી બોલ બે આઈ બોલે બારમા જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ કરે ને બાર નું ત્યાં છે ત્યાં આગળ દત્તાલ જઈએ બ્રાહ્મણો એ ખાસ કહેલું આખા ગામ બ્રાહ્મણો છે કે અહીં દર્શન આપજો દત્તાલ જ્યાં જતી નિમ બોલિયે છે શું બોલે શું કેવા મજા ત્રિશુર અમારી દસકાલ પૂજા કરે એમના પૂજારીઓ અહી પૂજા કરે પછી અંદર જાય દસકાલ અમારે દસ કાલ બોલીએ છીએ જાતે ગૌર ના આવે રોજ કે આમાંથી ડેરા ખાલી પડતા વાત ડેર આ એક જ છે પણ આ જાતના દસ થાય પછી એક આયાનો સંકર્ષ છે ને સવારે ઈચ્છા કરી જે કોઈ આપી જાય નિરાશીર્વાદ આપવું નતું પણ માધેજી બનાવું છું માધ્યા મારા આશીર્વાદ લાડુ ખાઈ પી જાડુ ખાઈ જઈએ તો આ પી જઈએ ને પણ પ્રસંગ નથી આવ્યા ના પ્રસંગ તો આવે શું આપણે કેવું હોય ત્રણ પાંચ વાળું સત્વ રજસ અને તમસ પાંચ વાળું સત્વ રજસ અને તમસ હા ક્યાં પીતા ના પીએ હું તો ના પી આવે છે બાકી બ્રહ્મા એ તમે બ્રહ્મે તમે શું કર્યું તમે તમે બ્રહ્મ અને તમે જ ધી બધા એ કહ્યું જાવટ માં ઉઈ ગયા હતા અગિયાર વાગે અને ઓળી માં ફૂઈ ગયા પછી પાછળ જગત રાખવા મળે કાલે વામ કરવું છે સ્થિતિ હોય છે કઈ હોય છે આપણી જે કીધે આપડે ભ્રમ બ્રહ્માસ્થિતિ સગત થાય અને મારું ફળ આવે ત્યારે પ્રવેશ થઈ જાય શું થાય બને ભાઈ થઈ જાય મંગલદાર એક છે બધા જુદા એકનું એક વાતના સબ હું તો ખરું કયો ભાવો હું બાવો તો સમજો બાવા પહોંચાડ્યા ત્યાં તું કયો ભાવો એટલે હું બાવો મંગાવી આપડે સમજી હું આયો હું નટવર્ક સોંગી ફર્સ્ટ બિલીશ રંગ બિલીશ ફતિયાબાઈ નો બહેન સુધી રંગ બીલીશ હું ડાકો નો બ્રાહ્મણ સુધી રંગ બીલીશ હું પોલીશ હું આવો છું ઝાડો છું પાતું છું ઊંચો છું ભૂકો છું કેટલી જાઉં પાછા તમે શું કહો છો મારે મોક્ષ એમાં એક જ થોડું પછી સંસાર છોડી દેવો જોઈએ શું કહે છે આ સંસાર છોડી દેવો છો અહીંયા ઘોડે નથી આ દુનિયામાં સંદાસ ખરો એ તો નેત્ર છે ને પણ સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ ધરાવનારો કોઈ નીકળેલો ખરો સ્વતંત્ર શક્તિ આપડે છીએ હતા ને ભેગા થયા ગયા અમે બઉ સલ્લાહ છે તમામ શક્તિ કરી સ્વતંત્ર શક્તિ શક્તિ નથી હા દુનિયામાં કોઈ જન્મ નથી તમે થોડી શું કે જયારે સંદાર જન શક્તિ નથી થોડી સુધે એવું નથી આ કેવું છે એને કરી શકે શું કયું નથી કયું નિગ્રહ કેમ કરી શકે પ્રકૃતિ ભૂતાની નિગ્રહ કેમ કિશ પ્રકૃતિ ભૂતાની પ્રકૃતિ યાતી ભૂતાની નિગ્રહ કેમ કિશ્ય પ્રકૃતિ યાન થી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે જવાના પ્રકૃતિ લાલ મશીન હાથ ધારી આપડી પોતાની માલકીનું હશે અને તમને તમારી શક્તિ છે તે છે પણ તે જાણી લો ને આપડે જોવા નથી તો નથી પણ તમારી શક્તિ તો છે ને તમે કહે છે એટલા માટે ગુરુ ની જરૂર છે ને સદગુરુ ની એટલા માટે જરૂર છે હા એટલા માટે ગુરુ ની અને સદગુરુ જરૂર છે હા ગુરુ તો જોઈએ દરેક ને જોઈએ એટલે શું મનીસર્યા તરીકે દેખાડે ગાઈડ કેવા દેખાડે આમ છે જેટલો ભૂમ્યો હોય તો લઈ જાય ન તો લઈ જાય કે આવી હે પછી ચાર આવે એક રસ્તાનો ચાર ફોટો આવે એટલે આપડે એને પૂછીએ કઈ બાજુ જવાનું છે ભલે ખોટો નીકળે જેના આધારે આપણે ચાલ્યા તેના આધારે ચાલવું ખોટો થઇ જાય પોતાને ખબર નથી એટલે ગુરુ એટલા જેના આપણે ફોલો કરીએ બધા ગુરુ ફોલો કરી શકીએ અને સદગુરુ એટલે શું એને અવિનાશી તત્વ જાણીશું જેને આત્મજ્ઞાન છે શું કહ્યું આત્મ જ્ઞાન અવિનાશી અશીવાયું છે નીવેડો સારો ચેરો સારો ચાલે આપડે જ્ઞાન રાખી કેટલા આવ્યા વધારે મળી આવે ને જ્ઞાન ની વાત કરીને તમારો જેવા ઘટાડી આપે એમ અહંકાર લઈ લેનારા હોય તો બઉ સારું આ દુનિયામાં અહંકાર જે લઈ લેવાનો વિરાટ સ્વરૂપ કહેવાય શું અહંકાર એને શું કેવાય વિરાટ વિરાટ સ્વરૂપ કહેવાય અહંકાર વધારનારા છે દુનિયા અહંકાર ઘટાડનારા છે અહંકાર લઈ લેનારંકાર મળી આવે સંપૂર્ણ આખો કાઢી નાખવો હોય જેને અમારી પાસે આખો અહંકાર કરોંકાર નહી મમતા કાઢી નાખીએ જરૂર નથી અહંકાર મમતા જેને કાઢી હોય અમારી પાસે આવવું એ તમારી ઈચ્છા હતી ને સારવાર રાષ્ટ્રપતિ તો કહી જ્યાં લગી હાથમાં તિહ્યું નહી ત્યાં લગી નથી બોલ્યો આખો તો એક તિલક કરતો તેવી જાય પત્ર પૂછે તોય ના એવું ગમક એવું બોલ્યો પણ આ તો નથી મેહતો પાસઠ વર્ષથી બોલ્યા આવું જ્યાં લગી તત્વ નહિ ત્યાં લગી સાધનામાં શું કહ્યું હવે આત્મા તત્વ જાણવું પેલા મોઢેરા કર્યા ને ભગવાન આવીને મોઢેરા કરી ગયા હતા ક્યાંક તો ગેલા હોય તો મદદ ભગવાન નોંધા ભાઈ ભગવાન આગળ તમારે તો મમેડો પૂરવા આવ્યો હવે ઘેલા હોય જેમ આ જમાનું હાર ભગવાને કાલે ચાકે નતું ઘેલા ભાઈ ભગવાન ખોટું નથી અને ભગવાન વધતી જાય છે ખબર ને તે પણ આપડા હાથું માને છે કે ના કુટુંબ વર્ગો મમેરું પૂરવા આવ્યા ભગવાન ને મેડવા દીધી છે પક્ષપાતી નિષ્પક્ષપાતી હોય કેવા હોય વિતરાગ હોય વિતરાગ એક નથી પછી આવું બોલ્યા ત્યાગ કરે ભણ કરે તપ કરે જપ કરે પછી બોલ્યું ત્યાં હું કરું હું કરું એ જપ્ઞાન મંડાણ છે સર્વ એણે કરે જોેશ્વર આ મંડાણ સીર છે એને આ યોગ્ય નહિ પછી અહીં હિન્દુસ્તાન યોગ્ય નહી તો બધા બહુ યોગ્ય છે પાસે ચક્કર અહી ચક્કર દેહ યોગ્ય કેવું કોઈ વતન યોગી હોય ડોગ વાળો વતન યોગી કેહવાય કેવો જપ યોગ વાળા મનોયોગ વાળા હોય કે દેહયોગ વાળા હોય જે આસનો વાસનો સ્થિત કરે આ ત્રણ યોગ્ય માં તો શું તો આત્મયોગી છે શું છે આત્મી આત્મયોગેશ્વર તે જાણે ચાલે મંદાણ છે સર્વ આની કરે જોગીશ્વર આપણા યોગ્ય અમે ઠંડા જવાનું નહીં આવડતું જાણો કોઈ પ્રકાર કોઈ ઠંડક રહે તો યોગ કરવું તને ફાયો સાહેબ બીજાને શું ફાયદો શું શું આત્મજ્ઞાન આત્મયોગી થવું છે આત્મયોગી થાય કું કરે ને બીજો ગુરુ એનું શું એમ બુરુ તો ગુરુ તો આ જે કે બીજો ગુરુ ના કરી ગુરુ તો એમને સાંભળે બીજો કે ના સાહેબ મારે કેતન થવું તો મારે પૂછવું જ નહીં આપડે અહંકાર લઈ લે તો ગામ આપડે તમારી પાસે કબૂલ કરાવે સંસાર રોગ ગયો એક રોગ નથી આખો સંસાર રોગ શું છે સંસાર રોગ ને આખું જે સંસાર વર્ષ છે સંસાર વર્ષડા તો કેટલાક દારા કાપવાથી ઉકે જશે એવું માને છે કેટલાક મોટા મોટા દાણા કાપીને છે એટલે થર્ડ એગ્રુરેશન પૂરી જશે એના ધોરી આપે શું કરીએ ધોરી મૂળ થાય કરે દવા મૂકી આ શું થયા નથી અનંતો અનંત દારોડ કઈ બધું ઘટ શું કરતું નથી બહુ બધા લોકો સંતોષ છે યાર બીજું બધું થયું આપડે પૂછીયે કે ભાઈ મધ ઘટો ના તારી ત્યારે તારી મહેનત કેવો ગઈ ગયા મહેનત મધ્યદ ઘટવો જોઈએ નબળે કિલોમાં એ લોકો ઘટી જોઈએ ના ઘટી તારું માન્યતા વાહંગ છે તારે ખોટું માની ગયો તારામાં શું છે દવા પીએ અને જો રોગ ના ઘટતો હોય તો દવા ખોટી છે બરોબર ને માણસને બહાર ખાવાનો શોખ હોય કરો ના હોય ના હોય મારખાડી માર ના ખાય છે પરિણામ શું આવે એ નીચે ઉતરે અને એને ગાળ ભણે તેનું શું પરિણામ આવે છે ત્યારે ખબર પડે એમ પરિસ્થિતિ ક્યારે આવે શું પરિણામ આવે કે છોડાયું મને ના પણ તને શું થાય પરિણામ અંદર જ્ઞાન દુઃખ ના થાય સર તમારે ક્યાંય જલેબી ખાઈબી તમારે ક્યાંય ડાંગરે બાપુ ની પણ ઘણી સાંભળી પણ એમને એવું નથી કે કઈ પણ એક ચક્કો પડે કે સમાજમાં કઈ ફેર પડ્યો સમાજમાં પરિવર્તન એમાં પરિવર્તન એ પરિવર્તન માટે નથી આ તમને કલાક શાંતિ મળે એટલો ટાઈમ તમે સગડી પાસે રહે તો ટાઈમ તમારી જાય તમારી ટાયર ઉડી જાય એટલા માટે છે પરિવર્તન આવી છે કે નહીં એટલે મને ઘણા માણસે કહું ઘણા માણસે મને કહ્યું કે મારું પરિવર્તન અમારે આવતું પરિવર્તન નહી તમે જવું શાંતિ તમે મજૂર સર